ફલ એકતા આગેમ કે जन्म करू पर अजाता करू फल क्य मे न कर्म करू पर अजाणता करो दादा अवज्ना रसिक भाई अवज्ञा शु करो भाई બીજ કર્મ ક્યારે આ કરતી વખતે આ કરમ કરતી વખતે નહી દેખીતું કર્મ કરતી વખતે નહિ દેખી તું કર્મ નું આવે છે करव मीठ लगे दादा जाए बीज ना कर बीजना दादा तो सर अच्छा फल करव मीठ કડું આવેદન કરે અને તેનાથી કરે મીઠું આવે ત્યારે ધર્મ ધ્યાન થાય તેનાથી બીજ સારું કરે શું કરું પર દાદા કેટલાય કર્મો એવા થાય છે કે જે પોતે જાણતો ના હોય પોતે જાણતા જાણવાનો સવાલ નથી એમનું કેવાનું મતલબ એમ છે કે પોતે જાણતો નથી સુમકર્મો જે થાય અને પોતે જાણે નહીં કરવું મીઠું લાગે ત્યારે ફરક પડે આમ તો બધું બઉ મન વિચારી નાખે બધા વિચાર करू करू लागे, लागे, लागे जल ना ना मारी एतली वाद छे कर्म केजाणता थी जाए थूर कर्मी करते हाँ मैं सलाम न कर इंदुरादा सलाम न कर सलाम न कर दादा दादा विराधना कर विराधना कर दादा ने विराधना कर तो ये फल आज भाव मैं આ હોય છે दाने करे आज मंदिर कर छे जे आराधना करे छे, आजे मंदिर वे छे जे, जे मंदिर बंधा आपे घर पूर्व विराधक जीव कहो એક માસ નહી કેતો એક માસ નહી કેતો જ્ઞાની હોઉં પણ આ દેશ માં ભલે આ કાળ બધા જીરાજ નહી તો રખડ્યા ક્યાં થયા બરાબર કોણ ઉમદા પહોંચ્યા હતા ફરજ માટે બધા ઉકેલ તો આવી ગયો પૂરો વિરાધક છે હતો તેને બદલે પણ એ તો આવે સર ના પૂર્વ વિધા ચીવડા પૂજા જ નહીં પછી મોગલ આવ્યા મારી ઝગડી આવું તો પૂજા નહિ ત્યાં મોટી ભઠ્ઠી આવી રહી લગતી અમે પૂછે તો બીજો અને પીઝા પચા માં બુજાયા કે છે ભઠ્ઠી માં અમર નીકળી ગયો નીકળી ગયો બધું પછી બધું પડ્યું તમારે પૂરું એ રા આપણે નમસ્કાર કરવા માટે ત્યાં આપડે હસ્તગીરી ગયા તા ને હસ્તગીરી બન દાદા એ ત્યારે કહ્યું કે આ પૂર્વ વિરાધક હશે હવે જ્યાં ચેકે એટલે આ બાજુ ફરવાનું વિચારો બહુ ચેકા આ ભટ્ટી બોટી જોઈતી બોટી દેખી દાર પા કર્યો મારી ભટ્ટી વાઠ્યા નઈ ચાલો અને હું કહું કે વિરાજના બિલકુલ કરતા હતા તો એમનો હિત હશે શું કરું હા એ બરાબર હું તો હિત માટે બોલું મારે કઈ આગ્રેસ નથી કદાચ એટલે એમનો હિત હશે હું કઉ ના ના આ તો નિરાશ ના વાળા નો જશે એવું કયું પૂર્વે કઈ ચેતે નહીં તો દીબી કરશે કઉ નહી બહાર ના કાય કહું નહિ આપણે અહીં કે એમને આપે નહીં કહેલું એમને આપે એમને નહીં કહેલું ના એટલે એને કોઈ દ્રોષ નતો ના આ તો અમે બધા સાંભળે હા અને એનું નતું ગમ્યું છે અને દાદા એ અમારા માટે નઈ પેલા માટે આ ભાવ લાગ્યો અમને નતો કોઈ મારા માટે નઈ કોઈ બીજા માટે તમારું ને આવડું મોટું મંદિર બનતા દાદા હવે વાત કરો થૂર વાત કરો भाई ना प्रश्न ए खा थी मे अग्निस्पर्श नग्निस्पर्श ऐसी तुरंत मेट्रे वर्तमान जीवन में चौक देखा देखी तू के बनी पूरी के पूर्व बम न અને અત્યારે કેરી ખાધી તેનું ફળ હમરે કેરી મળી એ ગયા હતા ફળ અને એનું ફળ એનો શ્વાસ રાખ્યો એનો ફળ મળ્યું ખાટું લાગે છે ખાટું લાગે તો શું કર્મ તે આપણને ખબર પડે અને મીઠું લાગે તો શું બંધ તે આપણને ખબર પડે ખાટું લાગતી વખતે બીજું ખાટું ફળ મળે એવું એવો કરું ક્યાંક છે મીઠું લાગતું મીઠા ફળ મને બધાય નઈ અમુક આવ્યું તો ફળ આવતું ચોખ્ખું બોલે પણ લોકો બધા સુધી પોતાનું દ્રષ્ટ માણસો આપડા પોતે પોતે આરોપી પોતે જજ અને પોતે વકીલ પોતા જુએ દોષે અને જોતા પોતા દોષ જોતા પણ અમુક જ માણસો એ જે પ્રતિકોણ કરતા હતા ટુ ટોન સાઈડ પ્રતિકોણ કરતા હતા એ અમુક ક્વોલિટી વિચક્ષણ જીવો હતા અત્યારે વિચક્ષણ જીવો નું એ શબ્દ જ અત્યારે કાઢી નાખવા દેવો જન્મેલો હોય નહી પણ થાય વિશે ક્ષણ તેથી મારી ભગવાને કહ્યું વંક જડાય પછી ભગવાન ના શબ્દ ખોટા પડ્યા કેમ કરે જો બધે એવું થઈ ગયું છે એવું કેવું થઈ ગયું છે કેનારા બધા મારે જયારે બોલવાનું કાઢે વાત કરો અને એકલા પડો અગાસી માં જઈને વાખો ને એટલે હે ભગવાન હવે વાંખવા કયા પ્રમાણે થઈ ગયું એક કલાક સુધી અને એક રોજ કરજો પચાસ મિનિટ સુધી એને એની સામાયિક એક મહિનામાં તમે તૂટા એ જોખમદારી શું ભગવાન મારે ભગવાન આપે કહ્યું હતું તેમાં જ મારી રજા થઈ છે હું આખો નો થઈ ગયો છું સંપૂર્ણ એટલે આપ કૃપા કરો ભાઈ સુધાશો એવું નહીં કેવાનું કૃપા કરો ભાઈ કહેવાય એક મહિના સુધી જોખમદારી મળી ગઈ સીધા કોઝ અને ઇફેક્ટ વાત કરે છે ને કોઝ અને ઇફેક્ટ કોઈ ચોખ્ખું નાખે એમ જાણ છું કે નિર્ભયતા છે મારી પાસે શું છે નિર્ભયતા અને ચોખ્ખું ના બોલવું કે ગુનો તમે પૂછો તો મારે બોલવાનું ના પૂરતી અરે બહાર તો બોલાય જ નહીં તમે બહાર બોલો તો લોકો ના હિટ થઈ પડે શું થાય તમે બોલાવા જાઓ પણ કહી દઉં કારણ ચોખ્ખું બોલ્યા બધા ચાલે નહી મગનું ધામ મારી પાડી જ પડે મારે તમે ભરી નાઈ પાડો મગનું ધામ તમે નાઈ પડે બોલો અને બોલવું પડે આ ભગત છે હા દાદા જો અજાણો માણસ હોય ના હોય તો શાંત રહેવાનું દાદા એટલું ના કરી શકાય અમે ખોટું ના બોલીએ ખોટું ના બોલું શાંત રહી શાંતિ ના રે જોખમ તારી પેલા સાચી મળી જાય શાંત જેમ જેમ કઈ જયારે જો થાય ના બોલી જોખમદારી બોલવું પૂછે તર જવાબ ચોખ્ખો એમ છે ના ચાલુ તમે પૂછ્યું મારે કેવું છે કે મોટા ત્યાં કા મોટી આનંદ સરકારી આવી આનંદ સર કરો કરો આવ્યો તો ભાઈ આઈસુમ કાઢ અને ક્ષત્રીઓ માટે છે બીજા લોકો માટે નથી બ્રાહ્મણ વૈશ્વ એનું માટે તો આવી મોટી ભટ્ટી માં તપે તારે આ લોકો તીર્થન કરે મારા ભરી જાય આ લોકો તપે અને એવું કારણ સાથે તપે બસ જેવું સાતમી દર્ક માં અવધિજ્ઞાન સાથે તપે એમ થયા કરે આ નથી હવે આ નથી મોક્ષે જતા હાથી તો બઉ સરસ છે અને બિલકુલ ગરમ નહિ ગરમ નઈ બિલકુલ લોખંડ નો હિમાલય જેવો હોય મોટો એટલી ઠંડી હિમાલય નો ગોળા ના કણે કણ છૂટા પડી જાય એટલી ઠંડી છે ત્યાં અને ત્યાં આ લોકો લહેર કરે છે પણ વળી એવું કે પારા જે ઉતાર પચવન થઈ જાય જો કપાઈ જ પૂછી થઈ જાય કે ભાઈ હવે આ દે તૂટ્યા ભોગવે આખું દેખવું કરવું પડે બંધ પણ કપાયેલા જઈને આવ્યા આયા અનંતવતા છે ને ઘણું બધું બધું જોઈ ને આવ્યું ભૂલી જવાય છે ભૂલી જવાય છે ત્યારે લખી ગણ કે આવું ફરી નથી પણ એવું નાખે એટલે આ ફેલા સરળ માર્ગ મર્યો એટલે ઉકેલ નાખો બીજી બધા પહેલો નહીં આવે બરોબર ને બરોબર હા ઉકેલ ના ઘણો સરળ માર્ગ આવે ભયંકર પુલ્યા કહેવાય મોટી પુલ્યા કહેવાય સરસ સીધો સર માટે આવે જે થવું હોય તે થાવ રહેવું હોય તે રોન જવું હોય તે જાવ મળે ના બોલવું મળે તો ઘરમાં બધાને કેવું તમારા હા એ તો કેવું પડે નામતું નથી કપટ નો કેવાય કેટલા કપટ નો કેવાય કપટ થી કહીએ નહી કપટ થી નથી કપટ કહીએ ની આપડે એમ કે તમારે મારો બોક્સ બગડી જાય છે કપટ કહીએ છીએ નથી આ વાણી બોલતા આવડી વિવેક કરતા આવડે નાખી નાખો પ્રેમ છે ભાવ છે ભાવ કારણ કે આત્મા દ્રષ્ટિ એમ પ્રેમ છે આપણને બરોબર આપડે દીકરી આત્મા દ્રષ્ટિ પર ભાવ છે છે આપડે હોય ગભર કેવું બહાર નહી એ ડ્રામેટિક અને હા એને આમ શું કરે પાછો હિસાબ કરવાનો યાદ કરવાનું બહુ વખત યાદ કરે નઈ કરતા લાગ લાગણી બધા આપડે સ્વામી સ્વામી એવું તો ના થયું એટલે મોક્ષ જવું હોય તો બધું શીખવા જેવું છે આક્રા નથી કયું અક્રમાં નથી આ એવું તો શીખવા જેવું છે બધું બૌધ કળા ને જ્ઞાન કરા જીવન આ પ્રાપ્તિ થઈ રહી બૌધ્ધ કરા જ્ઞાન સંસારમાં મને જો સારા માણસ ને ભાડું નહીં આપો તો બીજો ખરા તો જવાનો છે આપડે સુ લેવા ગમતું જેવું હોય ભાર ના જો ના ગમતું ઉડાડી દીધું આપડે પ્રાપીશ કર્યું है नरक मई सके नरक मरक गतिहाणु थके हा मन माव कहें गति मौके जो भाव थे मन में इच्छा थी जाएगी आंतरिक भाव आंतरिक भाव પણ હવે એ શું સુખ માં છે આમાં સુખ છે ને આમાં એટલું સુખી મારે આપડે ત્યાં જવાની વાત કરો પછી એવો ભાવ કરે એટલે બીજા સારો અવતાર મળે ને એવો ભાવ કરે આવું કે મારે હવે મોક્ષ જ જોઈએ પુણ્ય હોય હાથ ભોગવ આવ્યા હોય અને પછી પુણ્ય હોય એટલે ઉપર જાય પુણ્ય બેહુ થયા સિવાય મોટું પાક થાય નઈ હા હોય સિવાય મોટું પાક થાય નહીં એમ જેમ થાય નઈ કઈ સમજાવેલા અમે રાગ ના હોય સંસાર પર ચેજે ભાવ ના હોય સંસારમાં ભાવ બરોબર છીએ કોઈ ને એમ લાગે કે આ લુખા માણસે ક્યાં સાધુ થઈ ગયેલા છે ત્યાગી થઈ ગયેલા છે એવું ના ત્યાગી ને તિરસ્કાર ત્યાગરીનો ત્યાગ કરો ડુંગળી જ્યાં દેખશો ત્યાં તમને ચીચે ત્યાગ તિરસ્કાર શું છે દાદા આ સાધુઓ આવ્યા હતા સ્વામીજી ભ્રમસે ના ચાલીસ ટકા નફો ભરે છે એટલે વેપારમાં નફો છે પણ મારે તો પોતે જ નહીં તો આગળ શું કરું કોણ આ નફો બીજો કરવો નથી પુણ્ય હશે તો પાપ કરવાના આપ હમણાં કહ્યું પુણ્ય વધારે માં પુણ્ય હતું અને પાપ કર્યું પાપ વધારે થાય ને તો પુન ના સ્વાક થાય છે આપણી પાસે પુલ નો જથ્થો હોય તો એટલે આ પાપ ભોગવ પછી રહી શું છે કે જમે થયેલું આવું ભોગવ ની પણ જમે થઈને રાજા પદ હોય ફરી પાછા ફરી છે તો આ તો બઉ સંયમ પૂરો શું કઈ નરસ્તી માં જવું જ પડે સુકો ને ભાગ્ય થોડાક જ વાસુદેવ જે હોય એ જ તૂટી જાય બાકી બધા બધી ઘણા ઘરે જવું જ પડે એટલે દાદા આવી કેવાય पुण्य ने पापी द्वंदी द्वंदी गुणो द्वंदी वस्तु वेपारे लगा दी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 I'm going to go to the store. I'm going to go to the store. I'm going to go to the store. Allora, niente. Non mi ricordo più nome proprio. Allora, è il volo canadese a Palermo, dovrebbe arrivare da ضرور نہ ہے 저기요 반는다. 저기요 반는다. 저기요 반는다. 이 나비. 이 나비. 이 나비. いや、これで。あの、ちゃんとの方に詰まれるか。うん、よし。じゃあ。ああ。うん。<laughs> <laughs> <laughs> You don't have to go down the road. You don't have to go down the road. You don't have to go down the road. Ah. Eh, tu non, mais, <laughs> eh, il n'y a pas, <laughs> hein. Elle est vraiment malade, hein. Et on va pas dire que elle est malade. Oh. Et tu as tu as besoin, hein, et bien là, on veut juste le savoir. Et on veut le prendre. रामण रामण रामण रामण रामण रामण रामण के अपने वाइफ ऐसा तुझे रामण का तू 100 दिन तक नहीं उठ पाए रामण रामण भाई मेरा सब रोड जैसे हम तो लगा क्या से कहनी है रामण आता है ये भी रामण आता है ये भी आपके दो दिन रामण आता है आप I made a project for this <laughs> operation. Vietnamese people grow the whole thing, how to besar? Completed them in the underground interface. Are they made a 50 year sum of money and $1. £100 Поэтому that certain exists in your body with 1 and 3, why are they hundreds? Ah, yes it is. Next question is,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 અરે ક્યાં ઓલે મથે આ માની દીધા જામ ને ટી દે સુન રખા સર ઇતિ નામ ન થિરુ તો વાર દેબ સુન એના ઓર બી કરા પુષ્ટી આ રદાના પીને ને આસલ બી કાય દીના રદાના દે ને દે જિદમ ઓ ના યે ઓ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 वो लाइक को दो घर में थैंक यू माय लास्ट नेम और वो जो है वो मतलब ये वो लाइक तो मेरा मतलब सबसे सबसे किसी रूप में है रूप पे और सदर रूप सदर रूप का मतलब ना पेवा आ era de gratis no ve gratis no ve gratis nada trapolada era pues y de menos de medio valeros nada trapolada era un gol y de uno nada yes <laughs> i am a little bit lucky now i am going to go bye i want camera is not it is not like that you are going to come i am going to come i am going to come i am going to come i am going to come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 Okay, we'll keep onkle and then look back, let meлек sympathize. When weleed us, <laughs> we're gonna complete. And look back here. The only needle heard in the road is big. We'll keep cursing over. The ing ma'am, this son, he held the bye. It does look back here. Weird to see. We'll alwaysなる. Yeah, that's <laughs> what it says, <laughs> right? See? Yeah. Yeah. Now I'm going to go. You do it. You do it. Huh? You do it. You do it. You do it. You do it. That's what I'm going to do. All right, all right. All right. I'm I'm a minute. I'm going to let that knock. You need to all. You need to all. I'm going to let that knock.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 bir programı doğru bir şekilde anlayabildiğimizi gösterir. Evet. Yönetmek var. Evet. Evet. Bu benim için ne demek? Tamam. Evet. Partnerim. Evet. O ne partnerim? İnanırız. Ha doğru. Hadi yapalım. Bu benim için. तो मैंने कुछ नहीं बोला मैंने नहीं बोला तो मैं आने दे दे दे हम नहीं ये कुछ नहीं बोल रहा सब सब आ रहा है लोग आज नहीं कुछ नहीं umnasaka mart sair diana. So goddunj Reich? Nga ātati sannal, ātati sannal? Diana Jovekci, katil Avsidara. Tanyaued the moment there. ये था अभी दिन ये ली गई थी ना वो नहीं दे सकता रेगुलर मैं ना पता नहीं था वो नहीं मैं भाई अमरी ये जब मैं नवंबर अपना मतलब जिंदगी में लोग अच्छा होने वाला